ना के आप एक ने? अरे बार धर्म जरूरत બધા ક્લાસ એ બધા હોવના ક્લાસ છે કે કોઈ કોઈ કિન્ડર ગાર્ટન કોઈ ફર્સ્ટ ઇયર કોઈ સેકન્ડ ઇયર કોઈ થર્ડ ઇયર એટલે જેમ છે તેમ પડે એને સુધારવાની જરૂર છે અત્યારે જે ડિફેક્ટિવ થઈ ગયા છે એને સુધારવાની જરૂર છે સમજ ને અત્યારે અશ્ચર થઈ ગયા છે આમ હતું આમ હતું તેનું આમ થઈ ગયા એટલે ફરી આમ કરવાની જરૂર છે આવે અક્ષર થઈ ગયા છે એટલે ફરી સુધારવા સુધરી જવાના છે બધા ધર્મ સુધરી જવાના બધા ધર્મો સરખા ના હોય થઈ શકે આ સ્ટેન્ડર્ડમાં બધા સરખા ના હોય ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ થર્ડ સ્ટેન્ડર્ડ બધા અનસુદા જ ડેવલપિંગ સ્ટેટ છે એનો સાય ફાય તો અમેરિકા હોય ને તો આવડો મોટો ફૂટબોલનો રમતો હોય ને જોબ પરથી આવીને અને આપણે ત્યાં કહીએ પથ્થરા એ તો રમાતું જ કે અહીના લોકોને તો એક ડુંગર હોય ને તેના આમ આમ એક આમ એક પથ્થરોમાં આગળ ગયેલો હોય આટલો લો તો આ લોકો ફોટા લેતા વાર કે પછી પછી ફોટા લે અને આપણા લોકો તૂટી પડે એવું આ કઈક નવું દેખાય તૂટી પડે આ ફૂદામાંથી આ ફૂદામાં નજીકના ટાઈમાં જનમાનુષ્યો થયેલા છે અને આ ભાઈ કરે આખો તો હોળી હોળી કરે ચાક કા ચાક કરે એ જ એમ પાઇ તમારે તો કઈ છે રોટલ ચાલ છે કે તમારી દ્વારા છે બેંકમાં લાખ છે પણ દોઢેક લાખ થાય બસ આ નોન પછી જતી વખતે મનમાં એમ રે કે આ બેંક માં છે પૈસા માંથી આપડે પૈસા લોભમાં ક્રોધ માલ માયા લો એમાં જ હોય નહિ તો માલ માં હોય ક્રોધમાં ના હોય ને મારા નામ બંધાવે હવે પુણ્ય બંધાય છે પુણ્ય બંધારણ આવતા બહુ પાછું મળે શું સારા કામ માટે ખર્ચા તો જ પૈસા મળે મરનારા ઓછા મરશે અને ભડક બધા લોકો દુનિયા ના છે શું મરનારા કઈ બધા મરવા નથી પણ ભડક બધા છે ને કેટલી ફફડાટ ફફડાત મારે ડિસેમ્બર માં ઇન્ડિયા જવું છે એ ચાલી રીતે દાદા પર તો આવે દાદા ઉપર તો સપ્ટેમ્બર માં જઈશું આવતા આવતી રામે પરબોસે પરસેદો એમેય દાદા ને તો આશીર્વાદ આપવાની સાથે જ હું નિયા 11 વર્ષ ના જો સ્નેહ સાથે જવાનું હસબન્ડ સાથે જવાનું કે નહીં તો દાદા આશીર્વાદ આપો ગાની ફી રે બેબી છે જે શ્રાદ્ધા બીજી શ્રદ્ધા એટલે આપણા લોકો કે છુ કે તાર ફાધર પહોંચે એટલા માટે તું હરાધ હરા લોકો આશરે આશરે આ લોકો સાયન્ટિફિક શોધખોળ કરી લે લોકો એ કે આ લોકો હિન્દુસ્તાની લોકો સીધી રીતે ખર્ચા કરેલા છે ને એટલે દોડ પણ સીધી રીતે આપે એ કોઈને નહીં હવે એ દોન સીધી રીતે ના આપે તો એમને આવતા ભાવમાં એનું કંઈ ફળ આવે નહીં કારણ પારકા માટે વપરાય તો જ પૂન કહેવાય શું તમારું ધન પારકા માટે વપરાય તો જ પૂર્ણ કહેવાય અને એ પૂન તમને આવતા ભાવમાં હેલ્પ કરે શું હવે આપણા લોકો એમ તો અક્કલવા કારકા હારું કશું નવરાત નથી કરે જ નહીં પણ આ લોકોએ શોધખોળ કરી કે ભાઈ બાપનું નામ કહો કે તારે બાપના નામ પર આટલું હરા ધરાવવું પડશે આટલા જમાવ્યા પડશે આટલું ચોરસી કરવી પડશે બ્રાહ્મણ નહીં ચોરાસી ભડક પહેર ને એટલે પછી પેલો કરે એવું ના કરતો તો પાડોશીઓ કે કારણ કે પાડોશી કે આપણે જમવાનું છે આપણે સુધી છોડીએ હે કે ભાઈ આ તો બધું કરવું પડે ના ચાલે બાપની પાસે હરા ધરાવું પડે પડી શબ્દે હવે આ શોધખોળ કરનારાનું શું હિસાબ કે એ એને જેને કર્યું એનું ફળ તો એને પોતાને જ મળવાનું બાપાને મળવાનું નહીં પણ બાપાને શું મળે એના બાપનું એમને કર્યું તે મળે એના ફાધર પાસે એમને કર્યું હતું તેને મળે ઓને એની ફાધર ઓને મળે એમ કરતો કહ્યું બધાને પુણ્ય મળે એવી શોધખોળ કરી લઈ કેમ આ ખરેખર ફેક્ટ વસ્તુ નથી પહોંચતું તારું તો પહોંચાડવા માટે કરવું હોય તો પહોંચતું નથી અને ત્યાં પૂન કર્યું હોય તો ના કરી આ તો ફોન એવું આપે કે એના તો અમારા બાપા તો ધરબાબાદ લઈ જા અલગ ધોરડા ઇન્ડિયા નો ફોન સાયન્ટિસ્ટ પૂછે આપજે મેડ લોકો आपके तर, बापाएं भाई के कर्मकांड मीमांसा लख्य श्राद्ध करे बहुत साइंटिफिक वस्तु पितृे पोचेज લખાણ પાસે ગયા બાપા તો ફરી બાપા ને ઓળખ જ ના રહ્યું જયારે બિલકુલ ઓખાણ ખલાસ થઈ જાય ત્યારે એસી જાય હિસાબ બધો તુક થઈ જાય એટલે એ છૂટા ને આપડે એ છૂટા પણ નવો હિસાબ બંધ્યો હોય તો ફરી ભેગા થાય છોકરા એ તો કોઈ ને કોઈ રીતે પાછો આવ્યા છે ભાઈ પૂછે છે કેસ બને છે જેમાં છોકરા ને એના મા બાપ જોડે બનતું નથી હોતું અને મા બાપ મરીયા કરે તો એ કારણ કે એ તો કઈ ને કઈ દુઃખે દેહ ધારણ કરવાના જ ને એને આ તમને નુકસાન કરે જેટલો દ્વે એટલું તમને દુઃખ થાય છે એ દુઃખ કરે તો એને દુઃખ થાય આ દુનિયામાં બ્રહ્માંડ માં કારણ કે એ તો શિવશંકર કહેવાય શું કહ્યું બહુ દેખાવડા હોય અત્યંત દેખાડ્યા હતા લોકો અને સ્ત્રીઓ એમ કહે એને ઉઠાવી લેવાની પ્રયત્ન કરે શું એ પોતે વિતરાક ને એ લોકો ગમે આવડા ભાવ કરે તેથી કઈ અભ્યાસ ને નહીં તો એમને છૂટકારો જ ના થાય તમે જો ચોખ્ખાસ તમે તો કોઈ નથી સમય મેળવવા હોય તો જ નથી આ દુનિયામાં કોઈ પણ માણસ તમને ડખોડખલ કરી શકાય એમ છે નહીં તમે તો આ રેગ્યુલર કોર્સમાં હોય તમને કોઈ નામ લેવા નથી પણ તમારી રેગ્યુલર છે તે જ દુઃખ માટે કે કરે છે તો આપ આપણે અહીંયા આગળ જોવામાં આવે છે કોઈ કોઈ જગ્યા એ અને ભૂત એ તો દેવલોક છે શું છે દેવલોક છે જ્યાં હતા ને ભૂત વ્યંતર દેવલોકો એ શું કરે કે રાઘદેશ વાળા એટલે જેને ના ફાવતું હોય તેને નુકસાન કરી નાખે ફાવતું હોય તેને દે એટલે ભૂત ને પ્રેત ભૂત ને જન ને જંતરને બધા લોકો એ વાત છે એને આ શરીર જ ના હોય આ સ્ૂલ બળી હોય નહીં એટલે સુક્ષ્મ ને કારણ બે હોય આ ખૂલ બળીને હોય એને દંડ થયેલો હોય કેટ વા વાસનારે લઈને અને વચિન તો વાચિન તો આના જે ગયો હોય ને पानी में पड़ी मरी गए कोई अपात थी गो हो तो ये वास्सना वालों जीव खरा करें तो एने पुताने भूख बहु लगे आ देहना होसनादेह लिंगदेह जोड़े एट भूख बहु लगे इतना भूख लगे एट्ले कोकना शरीर में पेसी जो ओरखणवाय शरीर में पेसी ने पीछे खाए आ पेट बीजा शरीर में पेसी ने खाए ऊँगाई खरो જો એને શરીરમાં પહે ઊંઘે કારણ કે આ શરીર અને લિંગ શરીર હોવાથી એને ઊંઘ ને બધું લાગે આ ફૂલ બોડી નથી પણ લિંગ શરીર છે એટલે કોઈ કોઈ બઈ હોય એના પેટમાં બેસી જાય પછી આગળ ખાય પીએ પેલી બહીને ખબર પડે કોઈક મેં બેઠું સારું મારે ખાવું નથી તે ખાવું એને પોતાનું ના ખાતું હોય તેવું ખાવાતું હોય અને એક ભાઈ તો હા ગુજરાતી એટલી જ ભણેલી અંગ્રેજી નહીં ભણેલી ફસ્ટ ક્લાસ ઇંગ્લિશ બોલવા મારી એટલે ઇંગ્લિશ સમજે સમજે નહીં એક જણાવું થયેલું તે પછી મને મારી પાસે ધ્યાન દે દેલું નહિ અમારે થોડું ગામમાં જોવું પડે તો શું છે કોણ છું એનું નામ હોવું બીજા બે હાઈ ને અમુક બે કહે અમારો છુટકાર થાય છુટકારો થાય એવો કરવો એવો હું બોલે જેવો દેખાય ઇન્ડિયન જેવો દેખાય જેવું જોયું રૂપ જોયે તેવું કરે આ ભૂત નો પ્રેત માંથી છુટકારો કેવી રીતે મળે તેનો છુટકારો થાય છે કે તમે ખાઈ ગયું છે તારે भूत तो देव देव केप करे ना जरूर જ્યોતિષો બધા ગ્રહ દર્શાવવા માટે માદરીયુ કરી હીરો અમુક પહેરવાનો કે નું કે એની કઈ અસર થાય ખરી જપ્ત કરવાનું કે જોબ કરવાનું કે બધું કે છે તમારું કેટલું હિતકારી હોય છે પૈસા પડ્યા વાત કરીએ તો આપણે મને ચેત પૂરું કરે બાકી હીરો પહેરવાનું કે નહીં તે બધા કરી ભાઈ હું ગોઠવી રહી બેઠા તમારે ખપે એવું આ બધા લોકો બહુ પાક છે માટે આપણી સમજણ તારી કામ કરું બધું જો કમા હાથ કોય કો તો જો કાનુ માનું જોકો માં તમને લાગ્યો કે ફ્રેંક માં છે જોકો જે તો એ માં ગયો એને ગાલા કરીને બોગવે ની ભૂલ ભાઈ ના કરતો વેપારી થઈ ગયા વેપાર અત્યારે કરે ને એ બોગવે તેની ભૂલ સમજાવો ને બધાને કોણ પૂછે છે कपिल ભાઈ હે कपिल ભાઈ જે છે अपने कबील हाँ भोग कहीं ते दुख भोग भूल नुज परिणाम कहीं पुख भोग તે તમારા સારા ક્રત નું પરિણામ છે શું કહેબ મળે બેન શું કે સાસુ ખરાબ થયું કે બેન શું કે સાસુ ખરાબ થયું કે હું ખરાબ થયું કે સાસુ ખરાબ છે વિચાર કરો બધાને આ સાથે મળે છે મને એકલી કે મારા જે કોઈક ને તારું તારો હિસાબ હશે ને ત્યાં ચૂકવવા માટે આવી છે માટે તારી જ ભૂલ ને રહીને તારી ભૂલ છે ને તેથી આ તને મળી આવ્યા આ સંજોગ બાજો છે નહીં સંજોગ એવો બાજે કે આપણને આવું એવી હોય કે ભાઈને તો આતે જ માટે આ તારો હિસાબ ચૂકવે છે આ જે તમારે દુઃખ છે ને એ જ લોકો તમારો હિસાબ ચૂકવે છે માટે શાંતિપૂર્વક એના નામનો પ્રત્યાઘાત પાડ્યા સિવાય એનો પડઘો પાડ્યા સિવાય શાંતિપૂર્વક સમજી લેવું તો એનો નિકાલ કરવાનો તમારો હિસાબ છે અત્યારે બે હજાર દોઢ લઈને તમે જતા હોય અને રસ્તામાં તો મળ્યો કે એવા બંદૂક ધરી ને જે હજાર આપી દો એટલે આપી દઈએ નહીં તો એની ભૂલ છે કે આપણી કે લોક શું કે એની ભૂલ કોર્ટ શું કે એની ભૂલ પોલીસવાળું કે એની ભૂલ અને કુદરત આપણને શું એ તારી ભૂલ તારા કહે એમ સારા ચિંતા થાય છે ને અત્યારે એ તો અત્યારે દેખાતો છે એમ એ પકડાય છે તારે ભૂલ નું તું પકડાય વાત પડી હોત ને એટલે પકડાયોગ એક માણસ સીધે રસ્તે જાય છે અને એક વાંકે રસ્તે આવી મોટર સાઈકલ વાળા કોકના પગ ઉપર સાઈડીને પગ તોડી નાખ્યો ભૂલ કોની લોકો શું કે આ મોટર સાયકલ છે એટલે હું આવી ભોગવે નહી ભક્તો તૂટી ગયો તૂટ્યો ગુનો ઠરશે ત્યાર પછી વાત હા તારો ગુનો તો આજ પકડાઈ ગયો ખબર પડે ને એ ભોગવે એની ભૂલ પગ ગયો કોનો તકવાનો તક તારી ભૂલ સમજાવી વાત છે બેન પૂછે છે માસ કોઈ મારા સુપર આપણે વિશ્વાસ ઉડી ગયો હોય એને આપણી જોડે વિશ્વાસઘાત કર્યો હોય ને આપણે વિશ્વાસ ઉડી ગયો હોય તો વિશ્વાસ પાછો મેળવવા શું करू જોઈએ કોઈ જોડે વિશ્વાસ ઉડી ગયો હોય તો એની પર પાછો વિશ્વાસ આવે એના માટે શું करू આપણે એના માટે તો એના માટે જે ખરા વિચાર કર્યા હોય ને એના સતે પસ્તાવા કરવા જોઈએ વિશ્વાસ બી ગયા પછી આપડે આપડી જોડે અવિશ્વાસ કર્યો છે તમે કોણ મારી હે મારું નામ સૂર્યકાંત કેમ હતા કરાવી નથીના દુખ છે ને ને જગ્યા માંથી આ ન આપડે આ ખાંડ ને પાણી ભીવું જાય આ દડા નો તા મારો આ તારો હોય કોઈ મને વાટી પડી ગઈ ત્યાં તો લીલા હું નઈ દેખાતું આ મારા તાસ માંથી છે ને બીડા એટલે પણ થાય મારા ચાખ માંથી મારા ખેતર માંથી બીડા લીધા નથી આવતો અજ્ઞાન થી આપણે આમ ખબર નથી મારું કયું મારું નહીં એટલે દુઃખ થાય છે જયારે જાણીએ છીએ ત્યારે દુઃખ નથી થયું એટલે દુઃખ તો બધા મટી જાય છે જ્ઞાન એનું નામ કે બધા સર્વસ્વ પ્રકારના દુઃખ મટાડે લાકડો હતો તેવું શું ના આપડે ભાઈ અજ્ઞાનતાડ લોકો જે તમારું લઈ જાય ને આત્મા થી જે એનું હતું તેથી લઈ જાવ આ પડતી મારું તારું હતું લઈ ના શકે તમારું કોઈ ચીજ આથી તારી લઈ શકે તે છોડી દેવું પડે તેખત છોડી દેવાનું કાય છે અહી જતી વખત કુ છોડી દેવાનું હોય છે એ બધી બીજા નઈ આ દવાઈ પડ્યા ઘટે પડે મારું મારું થાય કરો તો સુખ આમાં આરોપ કરો ને આ જલેબી માં સુખ છે તો જલેબી સુખ લાગેલી તો બીજા કેવું છે બરાબર ના ભાઈ એટલે કલ્પના છે આ બધી પૂર તો આત્માનું સુખ સર્જાય નાખે તારે હાજર લાગે જે આત્માની અંદર સિવાય કોઈ વસ્તુ જ નથી આપણે આરોપ કરીએ એવું સરસ લાગે એવું ખરાબ છે હું ના આવે આટલું જ તો ફેકલો ગયો ગયો આ શું કરે આવું ખરાબ લાગે આમ કેમ કે તને જો અસર કરી ગઈ નબળો હોવ અસર કરી જાય એટલે હું ના આવે જોયેલા નહી બધા જોયેલા નહીં થોડા ડોલર લઈને જાય છે બધા આપણે સમજી દેવાનું આપડે નહિ લઈ જવાનું માટે આપડે ચિંતા નહિ કરવાની રમીએ ખરા આપણે હાર્યા સુતો પછી એવું રમત રમવાની છે હું હાર્યો કે છે પત્તું કેવા કોર્ટ છે બધા દુઃખે પાર આવે આ બુદ્ધિ થી હિસાબ કરી નહીં લડે આ બુદ્ધિ થી હિસાબ કાઢીએ લડે નહીં ક્યાંથી લઈ લો કાઢ્યો અને પાછી બહાર ધંધા કે બઉ સારું તમારે ધંધા એટલે જગતે જેમાં જગત ના લોકો એમનું જે નોર્થ છે એમની નોર્થ એ દક્ષિણ છે ખરી નોર્થ જાવ્યો વધારે સુખ છે એટલે એક્ઝેક્ટ નોર્થમાં નહીં થાય દક્ષિણ લખે ઉપર નોર્થ એમ જાય છે દિવ હા તો એ બાજુ આપણે એને જોઈ જઈએ પછી આપણે શીખ્યાની પાસે કરીએ એ કયા રસ્તે હતા કયા સાચો રસ્તો બતાવે ને એમ તમારો પ્રારો તો ભોગવવા જાય સીખો જ નથી પણ પ્રારો ભોગવો પણ સુખ દુઃખ વગર ભોગવો ને પ્રાર્થ તો ભોગવવો સીખો ના થાય એ તમારા કર્યા કરો દાદા ભગવાન દાદા હોય તો ઘરમાં નાના છોકરા ને આપની નવકલ શીખવાડે છે કેમ ના શીખાય મારા શીખવાડે શું નવકલમો શીખવાડે આ રસ્તે જેટલી હઝર પડેલું શીખે એટલી હજેસી મોટો થાય બધા સારું શીખવાયું તો સારું કહે કેમ ને તારું પૂછવું પડ્યું પૂછ્યું તો હતો ને કોઈ જ્ઞાન ના લેવું હોય તો નવકલ્પ નવકલ્પ બધા બહુ શાંતિ રહે દાદાજી તોરન્ટોમાં હવે લગભગ ને આત્મા હોવા છતાં સત્સંગ શરૂ થઈ શકે નથી તમારા આશીર્વાદ થી નિયમ સત્સ નિયમિત સત્સંગ મહાત્મા વધુ જાગૃતિ સત્સંગ પ્રવૃત્તિ માં કાલે હોવાને કારણે બધા કે છે કે હવે બદલ્યું બદલ્યું અમે બધી ઘણી બદલી તો એ લોકો કે બદલી એટલે કે આપણે એવું નથી કે બીજા છોકરા હાથે આપણા છોકરા હાથે બે ભરો મારા ધણી નો નમસ્કાર કરું છું બીજા નમસ્કાર કરાય ત્યાં ભાઈ આ બધાને નમસ્કાર કરાય પણ ધણીને પતિ હૃદયથી હારથી લીધી અને આ ઉપલબ્ધ બધા અને આમાં સત્સંગ પ્રવૃત્તિ ચાલુ કરી છે સંપૂર્ણ સેવા સહકાર આપી શકાય તે આશીષ આપો જગત કલ્યાણ માં નિવિત કરવાની સારું કલ્યાણ થયું એવું ઈચ્છા છે કેટલા કલાક મને બઉ મળ્યું છે પંદર વીસ પચીસ કલાક છે પોતાને બચો કલાક તો ફરું તો લોકો આવી નથી નાણા કાય ને મારી છોડી ના થયેલા નિમિત્ત પતિ થાય પતિ પતિ હા પતિ પણ આ શું થાય તો જવા સમજાવ ફટાકડા ફૂટાય આપડે ફટાકડો મૂકી નાડીએ કઈ મજા આવે નઈ વાર મારા પતિપૂર્ણ સાથ સહકાર કરો ખબર ભાવના આવી થાય છે બધા મારી જોબ પર કામ કરતી એક ઇટાલિયન બેને તેની બે છોકરીઓ અત્યારના ખરાબ દેવાનો બગડે નહીં સારા પતિ સારા જોબ ઈઘરે પ્રાપ્ત કરે એવા આશીર્વાદ માગ્યા હતા તેના નામ લીના લીના સુનામ છે લીના લીના લીના લીના લીના કટાળો કટાળો તારે આમ કરો કેમ કરોરો થાય થાય ને પાસે નીકળે રાતે છતે ઉગતા ધંધાઈ જાય રાતે હતે થોડા એમ નઈ ગણતા મારો વધે જ વધે આમ તો મોટો ડર હું જઉં છું ખેતીવાડી થાય નઈ ઉદા ઉડક જવાનું તમને ધ્યાન આપીને ટકા કરીશ એટલે લાઈટ તમારું વચ્ચે એટલે તમે જ એને સોલ્વ કરી શકો પછી હું કાયમ કીધું કરી દેવું એટલે હું તમે બેટલી આપીશ મારી આજ્ઞા રહો તો કાયમ સમાધિ રહે ચાલો ધંધામાં ખોટ જાય તો સમાધિ રહે ધંધા નફો આવતા હોય સમાધી કારણ નફો તો ખોટ ને તો આપણે ચોંટી પડ્યા છે એટલું જ છે નફો ગોતો ચોપડા નહીં છે શું છે એટલે ધંધા નહીં નહીં કે આપણી આપડું હોય ધંધો તો આપડે જઈએ લેતા જઈએ જોડે લેતા ના જાય ધંધો આવી પડી જાય ધંધો ધંધો આવી પડી જાય આપડે બધા ઘડિયા લઈને જાય આપડે મને તો નોર્મલ બઉ એ લાગે છે એની પાછળ પાછળ પંદર વર્ષ પાછળ દસ પંદર વર્ષ બીજા છે બીજો ધંધો નઈ ને આગળ જોઈએ પચાસ જમીન હોય ને મારા જેવો કોઈ મોટો નથી આવે ને આજે મુંબઈ તો દેખાડી હોય ને જયારે બહાર જોયેલું ના હોય ને ત્યારે ત્યાં સમજણ શકતી ને હું બધું જોયેલો બધું નવો બરાબર અને બે ને એડજસ્ટ થઈ શકે શું કહ્યું બંનેને એડજસ્ટ થવું મુશ્કેલ છે કારણ કે જૂના વાળા નવા કમ્પોર્ટ વગેરે એડજસ્ટ ના થઈ શકે અને હું નવા કંઈ વિરોધી નથી હમ તમારું સાચું જ છે નથી પણ કેટલું કેટલું ખોટું છે એ તમે છે તે પાછલા વાળો ના કરો પાછલા વાળા તમારું સાચું જ કરે અને હું તો સ્વીકાર કરું છું કોઈનું પણ સત્ય હોય ત્યારે સ્વીકાર ભલે પછી મુસ્લિમ હોય શું પંકજ ભાઈ પૂછતા હતા કે દાદા ભગવાન ના આસિન જાય છે કાઢો આઠ મિનિટ ઓછા માં વધુ માં પણ તે જ્ઞાન લીધા પછી અને જ્ઞાન લીધા બોલે તો એને ગણો ફાયદો થઇ જાય પણ એટલો બધું ના થાય કારણ કે દાદા ભગવાન શું છે જાણતો નથી ભગવાન ભગવાન છે અને આ શું થાય છે ભગવાન મારા બેઠા છે તે જાણે છે સમજો ને મેં બેઠો છે આત્મા જ ભગવાન છે પણ એ તમારો પ્રગટ થયેલો નથી ને આ પ્રગટ થયેલો છે શું થયેલું છે આ વ્યક્ત થયેલો છે તમારો અવ્યક્ત સ્વભાવે છે એટલે બધા કવિ સાહેબ શું કે છે સબગત મે રેસા એનો શું અર્થ થાય સદગત મેરેસા સમજી શકીએ છીએ કારણ કે સરકારે ગાળ્યા છે એ લાગડો છે ને એને લાગણી ના બતાવી લાગણી બતાવી શું મગ છે તો પાણી પલાડી લચે રેતી લચાવે તો બાંધી ને બે કોને છે એ પડે એનો લાગણીઓ છે માટે બેદાન કોઈ લાગણી હવે જે લાગણીઓ ધરાવે છે કોઈ ઘટ ખાલી નથી કેલિયારી ઉદઘટતી જો ઘટ પ્રગટ હોય કે બલિયારી કોની કહેવાય ત્યાં પ્રગટ થઈ ગયેલા હોય એટલે આ પ્રગટ થયેલા તેથી દાદા ભગવાન નમસ્કાર હું એવું કઉ છું તારી મારે ચાર ડિગ્રી ઓછી રહી અને એ પ્રગટ થઈ ગયા એક બાજુ એટલે હું ભાઈ વગર તો થઈ ગયો ચાર ડિગ્રી ઓછી થાય તારે પૂર્ણ થાય તારે મને બધું આપવું દેખાય ને દેખાય છે જબરમાં આવશે તો જ્ઞાનમાં નથી આવતું અને બધું આવી ગયું લગભગ આવી ગયું છે પણ ચાર ડિગ્રી ઓછી થઈ મારે પૂરી કરવી પડે તો હું હોઉં આમ કરી મજા કરું દાદા ભગવાન ના સિંધે ભાઈ ચા હવે એ